ए, आवो, आवो। आवी गया बदा। वारता रो। अरे वहाजे तो टिंगर टोली आ गई वर्ता सालास सांपड़ बेन सुहास बेन आजे आजे हूँ तमने जेमनी वर्ता कहवा लेखक नो आज जन्म दिवस आज हर्षद त्रिवेदी ध्यानजो हो भाई वर्ता नाम से अदेखो दर एक, एक नगर એમાં રાજાનું રાજ ચાલે દરેકને ચકમ માનવો જ પડે હુકમનો જે અનાદર કરે તે શિક્ષા થાય આ નગરમાં એક દરજી રે રાજાના કપડા સીવવાનું કામ એનું એટલે વારંવાર રાજ મહેલમાં પણ જવાનું થતું એ રાજાનો માની તો એ કદી કોઈનું સુખ જોઈ શકતો નહિ બોલો દર્દીની બરાબર બાજુમાં જ એક મોચીની દુકાન હતી મોચી બિચારો સીધો સાદો માણસ હતો દિવસ આખો જોડા ક્યારેય કોઈ ની લપન છપ્પન માં પડે નહીં ને એ ભલો એનું કામ ભલું છતાંય પેલો દરજી મોચી ની જ ઈર્ષા કર્યા કરે ઓ ભાઈ એના મનમાં એક જ વાત ઘોડાયા કરે ક્યારે લાગ મળે પણ થોડો સમય ગયો અને રાજાનો જન્મ આવ્યો રાજાનો જન્મ હોય ત્યારે શણગારેલા હાથી ઉપર બહુ મોટી સવારી નીકળે હો ભાઈ સવારી નીકળતા પહેલા નગરના દરેક રસ્તા વાળી ચોળીને ચોખ્ખા કરી દેવામાં આવે એક તણખ લુએ તમને રસ્તામાં મળે નહીં હો આખું નગર સવારી જોવા રસ્તા ઉપર આવી ગયું ધીમે ધીમે રાજાની સવારી આ મોચી ની દુકાન ભજન ગાતો હતો પેલા દરજીથી આ જોયું ન ગયું એને વિચાર કરી લીધો અત્યારે સરસ મોકો છે આ મોચીને હેરાન કરવાનો એને તો રાજાની સવારી આવે એ પહેલા પોતાનો તૂટેલો ફાટેલો આ જૂનો જોડો હતો ને જૂનું ચંપલ એ રસ્તા વચ્ચે ફેંકી દીધું મોચી આ જોયું ખરું પણ એ કશું બોલાવીના પોતાનું કામ કરતો રહ્યો રાજાની સવારી આવી પહોંચી હા રાજાની સવારી તો આવી પહોંચી પેલા જોડા ઉપર જ રાજાની નજર ગઈ એને પોતાનું અપમાન થતું લાગ્યું એ તો ખૂબ ગુસ્સે થયો આથી ઉપર બેઠા બેઠા જ હુકમ કર્યો આ રસ્તાની વચ્ચે જેનો જોડો પડ્યો હાજર કરો સિપાહીઓએ તપાસ શરૂ કરી કે આ જોડો કોનો છે કોનું છે આ પગરખું કોનું છે આ ચંપલ દરજી ત્યાં હાજર હતો એને તો શર્ટ દઈને મોચીનું નામ દઈ દીધું સિપાહી મોચી ને પકડી લીધો મોચી વિશ્વાસ હતો બોલો મોચીને પકડીને જેલમાં પૂરી દેવામાં આવ્યો દર્દી તો ખુશ ખુશ થઈ ગયો મનમાં બબડો લે લેતો જા લેતો જા હવે જલસા કરજે જેલમાં બીજે દિવસે મોચી ને રાજા સમક્ષ હાજર કરવામાં આવ્યો આજી કરી પણ બોલો થોડા સમય પછી રાજા એ દરજીને પોતાનું માપ લેવા અને કાપડ લઈ જવા મહેલમાં બોલાયો અને કહ્યું ચાર દિવસમાં જ કપડા તૈયાર થઈ જવા જોઈએ મારા બગલમાં કપડું દબાવતો ચાલો કપડા તૈયાર થઈ ગયા આમ ચપટી વગાડતા બીજે દિવસે રાજમહેલમાં કપડા આપવા જવાનો વિચાર કરીને દરજી તો સુઈ ગયો નિરાતે પણ સવારે ઉઠી દરજી તો મહેલમાં જવા તૈયાર થયો એના આનંદ ના તો પાર નતો ભાઈ એના મનમાં તો હતું કે રાજા ખુશ થઈ એને ઈનામ આપશે પણ આ राजा ना कपड़ा तो सावी जा राजा ने कपड़ा आप जाए तो, तो जाने दर्जी तो निर्णय कर लीध के आ नगर छोड़ी ने क्या दूर दूर चालू कोई चिंता न रहे પોતાની પાસે જે કાંઈ રૂપિયા સોનું વગેરે હતું એ બધું લઈને એટલે સિપાહીઓને મોકલા પણ દરજી તો હતો જ નહીં એનું ઘર પણ બંધ હતું રાજાએ તો હુકમ કર્યો કે એના ઘરના બારણા તોડી નાખો ને ઘરમાં જે કાંઈ હોય એ મારી સામે હાજર કરો સિપાહી દર્ડો રાજાની નજર જોડા પડી એને તરત જ યાદ આવ્યું કે આ તો જન્મ સવારી વખતે રસ્તા ઉપર પડ્યો હતો એવો જ જોડો છે રાજાને હવે સાચી વાત ની ખબર પડી રાજા એ હુકમ કર્યો કે પેલા મોચીને જેલમાંથી હાજર કરો મોચી આવ્યો એટલે પૂછ્યું તે દિવસે આ જોડો તો દર્દીનો છે એને બીજો જોડો રસ્તા ઉપર ફેંક્યો હતો હવે રાજાને પોતાની ભૂલ સમજાય એને તો ચારે તરફ સિપાયો ને હુકમ કર્યો કે ગમે ત્યાંથી દર્દી હાજર કરો સિપાહીઓના પ્રયત્નો પછી ઘણા દિવસે દરજીની ભાળ મળી દર્દી એ ખૂબ માફી માંગી હવે કોઈની અદેખાઈ નહીં કરવું એવું હજારો વાર કહેવા છતાં સિપાહીઓને જેલમાં પૂરી દીધો રાજાએ મોચી પાસે માફી માંગી जनो चालू करो अदेखो तो, तो पेलो दर्जी एट राजाएं सजा आपी तो भाई मजा पड़ी गई ने ચાલો આવજો કાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ હવે સુઈ જાઉં આવજો